खोटा करना दोष खोटा कर नाखे वृत्ति भगवान अखंड रहे घड़ी तो एकाग्र चितीजे एक दिवस अथवा तीजे दिवस ने पानी घड़ो ढोड़िए भरा नहीं आगला दिवस नगले दिवस सुकई जाए પાછલા દિવસ નું પાછળ દિવસ સુકાઈ જાય અને જો આંગળી જેવી નાની જ પાણી અખંડ હોય તો વિશે તથા અશુભ ક્રિયા વિશે સર્વકાળે ભગવાન અખંડ વૃત્તિ રાખવી પછી એવી રીતે ભગવાન અખંડ વૃત્તિ રાખતા રાખતા એવી દ્રઢ સ્થિતિ થાય છે देने। देने। आत्माने। आत्माने। एक वृत्ति आत्मा भजन न करना रामा। શું એક ભગવાન ના સ્વરૂપ માં રેલ છે દેવું પ્રસાદ આવ્યો છે શું કહે છે બે પ્રકાર કેવી રીતે થાય એને ને ને આવતું ન હોય તમે રસોઈ કરવા જાવ કાચું થયું કે પાકું થયું એમાં વૃદ્ધિ રાખો નઈ કાચા પણ એ વૃત્તિ એમાં ભજન કરે છે એને બે પ્રકારે વૃદ્ધિ રાખી એમાં એની વૃત્તિ કરી હજી મગજમાં નથી આવતું લાવવું પડે ને વૃત્તિ કે आत्मा वृत्ती आत्माखन मेम राख भगवान प्रेम युक्त राखवी आत्मा आत्मा देह नुर्गण खसेड़ वृद्धि राखी પડી છે પેલી અહીંયા નિર્મળ થાય જોડાયોગ આવું કરજો અને માથે ધોળો ખેતો બાંધો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ કોષ ની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ચોપાડ ઓ ज्ञान केवे तो प्रकृति पुरुष थकी पर ज्ञान ने विषय स्थिति थे ते प्रकृति पुरुष ने प्रकृति पुरुष न भगवानी मूर्ति रहे बीजो कोई आधार रहते क्या प्रकाश मगवानी मूर्ति पेखाए नहीं एक प्रकाश द ક્યારેક તો પ્રકાશ પણ દેખાય છે તેને કરી ને સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાન નો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો જ તેને પ્રણવ નાદ સંભળાય છે અને જેટલો જેને ને નો સમજાય છે ત્યારે તેને ભુંડા ગાટ માત્ર ટળી જાય છે જેમ લીંબુ એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ચવાય ખરા જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતરણ ને દસ ઇન્દ્રિયો રૂપ જે દાઢો તે સર્વે અંબાઈ જાય છે ત્યારે એ જીવ મન પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પ રૂપી ચણા ને ચાવવા સમર્થ થતો નથી તેમજ પોતાની અહંકાર રૂપ પોતાની ડાય કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી તેમજ પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ ઇન્દ્રિયો રૂપ જે દાઢો છે કરીને તે ઇન્દ્રિયોના વિષયરૂપ જેને સમર્થ થોતાના વિષય થકી યથાર્થ પણ નિવૃત્તિ પામતા નથી અને જે ભગવાન સ્વરૂપ છે તે તો માયા ને માયા જે ગુણ તે થકી ફળ છે एक दोष कल्प नहीं कल्पना बुद्धि कोई कार्य तर नहीं भगवान ने कामी समझे चे। ते अत्यंत कामी थी जाए અને જે ભગવાન ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે અને જે ભગવાન અત્યંત ઈર્ષાવાન થઈ જાય છે એ આદિ જે જે દોષ ભગવાન વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામી ધૂળ ફાટ ભરીને નાખીએ તે પોતાની આંખ પડે છે ભગવાન ભગવાન અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય અંત બોલ્યા છે એ પણ હરિભક્ત માં મોટી ખોટ છે જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાન નો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે કોઈ પણ અહિયાં અતિશય આનંદ આવતો નથી હું ધન્ય છું કૃતાર્થ થયો છું ક્રોધ લોત મળે છે અને મને તો પ્રગટ પુરુષોત્તમ કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે મેં કામ ક્રોધાથી સર્વ વિકાર થી રહીત કર્યો છે અને નારદ સનકાદિક જેવા સંત તેના સમાગમ માં છે માટે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો ચિંતામણી લીધો હોય તેનું તેને મહત્મય નથી એટલે તેનો તેને આનંદ નથી તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા મળ્યા છે અને તેનો અંતર આઠો કહોર કેપ રહેતો નથી જે મારું પૂર્ણ કામ પણ થયું છે એવું નથી તો એ હરીના ભક્તને મોટી સમજતો એલોક સમજાવી સમજાવી અભિનંદ કઈ ખોટ હશે કહીએ ને માની લીધેલું હોય તો કયું બનુભાઈ ઇન્દ્રી અંતા કીવૃતિ પામી ગયા છે ભગવાન મેળા છે હરિભગત થયા મંદિરે જવા શીખ્યા એટલે પૂર્ણ કામ થઈ ગયું એમ માનવું વાત એમ કરે તા બેઠા છે સુખ માં બેઠા છે કઈ બીજું કરવું તો છે આ કે શું એવું નાને કરી આપડે બધા એમ કઈ ને છૂટી જવાય રા ક્યાં જાવ છો મુંબઈ જવું છે ગાડી માં હજી બેઠો નથી બીજા વાહન બેઠો નથી મુંબઈ જવું છે એમનો હાલ ક્યાંય ફેંકાય જાય માલી વાલી વાળ તો હોય ને ભાઈ એમાં પકડી રેવાની શક્તિ તો જોઈ ને એટલી પણ મચનું ના સંભારો આપણું બઉ સમજાવે જોડામાં એટલા પાઠ કર્યા એટલે જ્ઞાન થઈ જાય ખેડૂ ને પાકી જાય ને બધું કેમ મા આપણા લોકોને વધારે અવિચાર કરવાનો રસ્તે પણ આ લોકો જેટલા ગાફલ આપણા લોકો એટલા આ ગાફલ નઈ પાછા બસ પગેલા બે જગત એટલે બસ પુરા મી ગયા બને ક્યારેક વાત કરું છું પેલા ભજન કંઠશે એટલે ભજન શીખી ગયો જાય લોકો એને બોલાવે ભજન કરાવે સારું હારું જમાડે મેરામણ એ હવે ગુજરી ગયા અમારે બીજે કામ જવું સામે હું ગાડું જોડીશ પછી ગાડુ જોડ્યું આમ બેઠા ગાડા ભાઈ આગળ કાતર કરીને કામ આવે ખેડૂ ને ઓળખી ગયો ગાડું ઓળખે એને છે એ તરફ તંબુ રેઠો મેલી આયુર્વેદ આયુર્વેદ ની ભાષા જરા ગામડામાં રમુતી હોય એ મારા જ હવે તો ઉભો થા ખા એક બાજુ ગાડું નો હકવા દે ત્યાં ભાઈઓ તો આમને પગે લાગે બોલે ને એ મારા હવે તો સાંભળછો કે નહી અરે કાકા કેટલી અને મારા ભગવાન આજ મને આ દર્શન થયા તારા મારા મોટા ભાઈ મળવા મને ઓળખતો લાગે મેરો કાકો કયો અરે ભાઈ તારી ઓળખાણ પણ હું ઓળખ અરે બાપા આપડે તો બહુ ભેળા રહ્યા છીએ બે ચાડી મે ભાઈ જે અરે આપણે આ ખેતર જાતા આ ખેતર જાતા હું અમારી બેસું તારે તારી બેસુ આપણે ન ચાલતા લખો જ કેટલાક ને વટલાય વાતે તો હોય કારણ કે જ્યાં જાય ત્યાં સાધુ થઈને બોજા હવે વટલાવવાનું સાધુ થયા પછી હોય સાધુ તો ભગવાન નીવાય એમાં જગત માં બાપુ સાધુ જેવું તો કોઈ પવિત્ર નથી એ જગત આખા નો ઉધાર કરનારા એમાં નખોજ હોય તો पुरुषोत्तम मैयांतर पोहर के मैया कृत्ति रे तो मैं <laughs> कहवा આમ મજા એટલે આપણે તાર સાધુ થઈ ગયા મજા કઈ જવાય તો બદલે તમે તો જાણતા હોય જાણે ચોમાસું થાય વાવણી થાય બાજરો જીવર જે કઈ વાવતા હોય વાવે છે એ લોચો ન વવાય એમને હોય દૂરમાં પલાળવી પાછા હુકવે પછી ત્યાર પછી વાવાય છે આ બધા લોચા પોચા છે આપડે પલાળવા જોઈએ અને મહળવા જોઈએ તે પછી હશે એવું ચર્ચા બદલાવ બદલાયા વિના એ કપાસ્યા એવા વાતા નથી હો આપડે લોચા ને પોચા એમ ના તેમબતભાઈ જાણે કેમ કપાસિયા કેમ બવાય એ તમે જાણો ખરા નજરો જવાય ને આપવા પડે ઉકવવા પડે ત્યાર પછી આગળ જાય તમને ખબર છે લે मिलाने अंतर आठोर कैफ रहे तो नहीं काम थायू अपना नो अपना पेठा भाव। जारे मले। भावना बदली जावी बोलो ये समझ तो ये हरिना भक्त ने मोटी खोजी खोज भाई तमने कौ जय कोई हरिभक्त ना दोष नजर मे तार स्वभाव तो सत्संग न घटे तो सत्संग सत्संग पड़ो तो जन्म नो अथवा आ जन्म नो संस्कार भारे तो आव सत्संग मिलो समझ એ કોને આપણે. પ્રધાન થઈ ગયું હું અત્યારે હવે વલ્લભભાઈ ને ખબર પડતી જા આપણે સ્વભાવ બદલાવ બોલો એમ સમજી ને તેનો પણ અતિશય ગુણ લેવો સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે સંવત અઢારસો છોતેર ના પોષ સુધી સપ્તમી દિવસ પ્રભાત સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા કાચર દરબારમાં પરમંત્રી જાણે વ બોલ સ્વધર્મયુક્ત એવો જે ભગવાન નો ભક્ત પછી ત્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યાજે સ્વ ધર્મે યુક્ત વા બેઠા તમારે વાંધો તો હોય ને बोलो देव उच्चाराधर्म कोमल उच्चारोलो पी त्रीजी महाराज कृपा जे बोलाजे धर्मे युक्त स्वरोको ए कोमल बटी गए स्वधर्म युक्त कोमल नियो कठिन ભગવાન ના મહાત્મા તેને કરીને જ થાય છે અને એ બે માં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણ કામ પણ રહે છે ના પાડે ત્યાં લગી આત્મનિષ્ઠા નથી શહેરી નો મહિમા નથી ત્યાં સુધી કેવલ ધર્મે કરી કલ્યાણ થતું નથી આ કામ ભક્તિ એનું રક્ષણ કરો ધર્મ નું એકલાનું નથી એકલો પુરુષ એને સંતાન થતું એક થાય આવા નિયમ સંતાન જન્મ પેલા રાખવા નિયમ એને ફેરવી નાખવો જીવન નો તો ધાર્યું સંતાન પ્રાપ્ત થાય નિયમ રાખતા હશે ને બધા બરાબર એવા પાકે છે પણ ભાઈ મા બાપે નિયમ રાખીને સંતાનુ કામ કર્યું નથી કેવી રીતે જ્યાં સાધન અશુદ્ધ છે એટલે સાધ્ય અશુદ્ધ થાય છે સાધન શુદ્ધ હોય આપણને ત્યારે તમે અમારી આગળ કહેશો તમે કામ કરી નિવારણ કરાવવાનું કોને શાસ્ત્ર ના પાડે અશુદ્ધ સાધન એનાથી અશુદ્ધિ નથી મળતી એની બેઠે બોલો ભાઈ પંકા નથી આવ્યો કાદુ વાળું પાણી ના ના હાથ બગડ્યો કાદુ વાલો પગ થયો અને કાદુ વાળું પાણી લઈ પગ ધોવા બેઠો એટલે હાથ પગડ્યા આ ધર્મ ગુરુ ઓછી હોય પણ સાંભળ્યા વિના ખબર ક્યાંથી પડે ભાઈ કોઈ દિવસ ધર્મ નું કાર્ય એ ધર્મ થી મેળવેલી વસ્તુ થી થતું નથી ના પાડી એટલું નહી શ્રીજી મહારાજ લખી ગયા ધર્મ શુદ્ધિથી અશુદ્ધિ માટે ખરું સંત ફ્રાન્સીસો ખિશ્ચિયન करूणाधि दीकर दी जगत ने देखी जगत छोड़ी पादरी थी गोस्तक लखाणु पूर्वाश्रम નાણા ખીચ્યા સાહુકાર નો છોકરો લતા નથી મારા બાપા બહાર ગામ ગયા છે સીમાડા ઉપર એક મોટું સંમેલન ભરાયું હજારો માણસ છે આને મોટો કાપડ નો વેપાર બાપ નો એટલે છોકરે ઘોડા ભાડે મગાવ્યા નાણા બધા પાવા લઈ નું રિપેરિંગ ચાલે લઈ ગયો મળી ગઈ તું બે ત્રણ દિય વળી આવ્યો વળી ઘોડા મગાવી થોડું કાપડ નાખી નો કામકાજ કઈ વાર્યું બીજું કઈ બીજું એક થયું પામદાનું કામ હતું એટલે ભાઈએ ઘોડા મગાવી અને બાપે બોલ આ દુકાનદારી છે મારા બાપ ને છે તારા બાપ પૂછ્યું તું આ કામ કરાય આપણા બાઇબલ ની રીતિ માં અને કાયદાની રીતિ માં હો મને ખાવાની માર્ગ માં નો આગળ દશામાં બ્રહ્મ નો સંબંધ દશામાં થવો જોઈએ એનો પ્રયત્ન આપણે કરવો જોઈએ પ્રયત્ન કરો તો થાય કાંઈ નો નડે તમારી સ્કૂલે નો નડે આ કોઈ કામે નો નડે અનુસંધાન જોઈ કેવી રીતે જોવું એ જોવો કેમ જેવો કે ભાઈ બેઠા છો ને તમે અહીંથી ઉભા થાવ એમાં તરત પેલું વિના વા પ્રભુ મને ઉભો કર્યો હલવા મંડો ત્યાં ડગલે ડગલે ભગવાન સાંભળે આ કઈ નથી કરવું આપ્યું છે પાછું તમારો વ્યવહાર દુકાન ઉપર જઈને ક્યાં કરો પણ ત્યાં ભગવાન દેખો એમ નહી પણ આગીના વિરુદ્ધ થાય ત્યાં તરત જાગૃતિ આવી જવી જોઈએ આપણાથી નો થાય ગમે એટલા પાંચ રૂપિયા નો લાભ દેખાય પણ આજના વિરુદ્ધ છે એવી જાગૃતિ નો ચડાવો ઘોડા ને બાજરા ના જોગાય જાતવાનો ઘોડો હોય એને બઉ ખબરે બાવરા માં નાખે બાજરો અને પછી પાવરો બાંધી દે અને માથામાં ઓછો થાય બોલાવે ખાય ખરું પણ એમાં કાંકરો આવ્યો હોય તો એ બાજરા ભેળો કાંકરો આવ્યો અને એના દાતે આવે એકદમ મને આમ પછડા ખાવા કાંકરો આવે ત્યાં એ બાજરા નો હવાજ બધો એમ તમે કામ ભગવાન થાય કાંકરા આવે છે બાકી બૈરા છોકરા ઘરનો વ્યવહાર મોક્ષ માર્ગ કોઈ બંધન રૂપ નથી કાંકરા રૂપ નો થવો જોઈએ આટલો ભગવાન કહે આ અમે ત્યાં છે માન સન્માન પૂજન જગત માં થાય ને એમાં જોઈ અને હવાજ આવ્યો એટલે કાંકરા આવ્યા માન ની ઈચ્છા થઈ એટલે કાંકરો આવ્યો એટલે ભગવાન ભૂલાઈ ગયા ઈટાણા બાજરાનો હવા દોડાના કાંકરો આવે ત્યાં આ કાંકરા બધા બઉ આવે તું આપણને માન સન્માન કોક આપણા વખાણ કરે એટલે સમજણ તૈયાર કરવી જોઈએ તમારે ગ્રસ્ત ને છોકરા જન્મે એટલે જાણે કલ્યાણ મટી ગયું એવું નથી હોય એના વિધિ છે છોકરા જનમાં એટલે કલ્યાણ મટી ગયું એમ નલ્યાણ નો ભાજન એને માટે જ ગુરુ કરવાનો એટલે ગુરુ એટલે કરવો નહિ એવું જેને થયું હોય એને ગુરુ કરવો એમ અર્થ છે આ તો મારે બે ગુરુ કરવો હમ ગુરુ થતો હશે આવી જેને સ્થિતિ થો કર્યો પણ આ ઝોલા નો ઉડે એમાં હો હા એ ઝોલા ઉડાડવા હોય તો એ ગુરુ જુદો પાછો ઝોલા ઉડાડે એ મારા જાણવું અજ્ઞાન દશા મેનેજ તમારામ તમે આનંદ માં આવી જાવી લખી હાર હું બોલું નહીં બધા તો પછી હું આવ્યું એ તો કયું स्वामी नारायण हरे स्वामी नारायण हरे ना गढ़ा खातर दरबार द्वारा ओसरी एपर बिराजमान था का छेड़ा नो खेस पहले धोड़ो चौफाड़ो ढोई पाघ माथे बाधी આગળ સાધુ તથા દેશ દેશના રીત સત્સંગી સભા ભરાય ને બેઠી હતી પછી તે સર્વે ને સીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે સર્વે સાંભળો એક વાર્તા કરીએ वर्णाश्रम नीष्ठा तथा आत्मनिष्ठा अतिशय दृढ़ता तथा विना बीजा सर्व पदार्थ ने विषय अरुचि तथा भगवान ने विषे બાબુ આ વાત કીધા વાત બરાબર હોય ને એમ બોલો આપડે સાધુ ને હોય ક્યાં એના વિચાર કરતા નથી ધર્મ લોપ કરો છો ધર્મ લોપ કરો છો પોત પોતાનો ધર્મ એ ચૂકે નહી કોઈ ગમે તેવો વખાણ કરે લલચાવે જેમ કે એમ પણ મારજ નહી સાયકલ ઉપર બેઠેલો માણસ સાયકલ ની ગતિ આમાં આવતા માણસો કઈ ખડો ટેકરો કેટલા વાત રાખે કેટલે ઠેકાણે ધ્યાન રાખે રસ્તો કપાય છે એ આપણે આ રસ્તો કપવો છે ભગવાન પાસે જવું તો એટલું ધ્યાન ન રે હિચારામાં કોણ કરી એલા નાના સાધુ ઓળો છો જો સાયકલ ઉપર બેસે અને કેટલે ઠેકાણે ધ્યાન રાખવું પડે છે મારા જે ઘોડે દ્રષ્ટાંત રેજો છે એગડા પગ હોય લગામ હાથમાં હોય ખાડો ટેકરો આવે પાણીયારી નો દ્રષ્ટાંત પાઠા ઉભે પગ હોય ને માટી નો ઘડો હોય ને કુવામાં જાય પાણી ભરાણું નથી ભરાણું ઈ પડખે બાઈ માણા વાત કરતી હોય જવાબ દેતી કેટલા કામ કરે જી કહે સંત સાંભળો જેમ પાણી ભરે પાણી આર બગધરે પાવઠે અને કુંભે કૂપ મોજ સાધુ જરાક બોલ્યા મારાજ પેલા શું ભણ્યા ભણાવવાનું કહેલું કા તો જો ભણવાનું ધ્યાન રાખીએ તો ધ્યાન ભૂલાઈ જાય છે મા ભૂલાય જાય છે આપણે તો અહી ભગવાન અંબાળ આવ્યા છે કઈ આવું ભણવા થોડા આવ્યા છે સાધુ મીડા બોલવા મારા કે અરે હરા જેટલી એ બુદ્ધિ નથી તમને આ કેટલા ઠેકાણે ભણો ત્યાં ભગવાન ભૂલી જાઓ બૈરા ના જેવી એ બુદ્ધિ નહી આ પાછું હોય ગયું લેવાનું તમે વિચાર કરો તમને બધા લાગુ પડે છે જરા કામકાજ આવે ને કામકાજ આવ્યું તમે વાતો કરો ને મારા જેવો કાઢતો હોય કે આવડત નઈ થયું ને એ છે ભાઈ સ્વધર્મ અને ભક્તિ જ્ઞાન એટલે આત્મનિષ્ઠાત્મનિષ્ઠા તમારું નામ શું લક્ષ્મી નારાયણ એ બોલાનું અક્ષર કેમ નો લક્ષ્મી નારાયણ યાદ આવ્યું કરું ને જેમાં ત્યાંથી આ નામ છે મજબૂત કેટલું થઈ ગયું બોલાય ગયું બોલાય ગયું અને આ બીજું મજબૂત થઈ ગયું હજમાંથી જો આપણે આ બધું ભગવાન મયા પછી બીજું ભૂલાઈ જવું જોઈ ને આ મજબૂત થઈ જવું જોઈએ મજબૂત થઈ જવું જોઈએ બઉ મજા છે એમાં મજબૂત થવા માં સ્વધર્મ ય પોતાનો ધર્મ મારું આ કર્તવ્ય મારા માટે આમ જ હોય એ ભૂલાય કોઈ વખાણ કરે તો ભલે નિંદા કરે તો ભલે કોઈ આ ભૂલાવો ધર્મ ક્યારે કઈ લક્ષ્મી નારાયણ એમ ભૂલે પણ હું દેહ નથી આત્મા છું એ કાયમ જાણતો રહેવું જોઈએ તમે જમ્યા એમ કોઈ કહે ને તો જવાબ નો દેવાયો જમે છે દે તમે ક્યાં જ પણ યાદ આવવું જોઈએ ને ખબર ઠાકોર જમાડ્યા ઠાકોર એ જે શબ્દો પેલાથી પ્રવૃત્તિ છે ને એ બઉ સમજીને પ્રવર્તા આવ્યા છે પણ આપણે ઠાકોર જમાડતા નથી જમીયે છે જમીએ છીએ એટલે બંધન છે એના પુન પાપ બધા ભોગવવા પડે પછી ઠાકોર જમાડો તો ન ભોગવવા પડે પણ બોલવાથી નઈ ઠાકોર જમાડો એવી બોલવું કોઈ નું પુન દેવું પડે ને કઈ ન દેવું પડે નહી તો આ તમે જમો અને લઈ જાય અવડાવ બધા તમારું કઈ કર્યું હોય કોઈલા નું લઈ જાય નઈ કોઈ છતાં એને ભગવાન દિયો આનું ન જાય ન મળે પણ મૂડી બનવું જોઈને કયા કરું એમાં જોઈ ને ગયા કરોલો પછી હું આવ્યો સ્વધર્મ જ્ઞાન જ્ઞાન એટલે આત્મા છું એ જાતનું જ્ઞાન કાય ભૂલે પણ પોતાને દેહરૂપ નો માને દેહરૂપ કામ કરતો હોય પણ આત્મા ફેલો નો ભૂલાય આત્મા ભૂલાય નહિ પૈરા પાણી ભરવા જાય ઘોડિયા માં ઘેરે નાનું છોકરું હોય પૈરા નો સ્વભાવ વાતવાળો હોય કોગ બે જણિયું મળે વાતું કરાવવા તો કરે ખરી પણ છોકરું હામી કરતું હોય તરીકે બેન મારે નાનું છોકરો ભગવાન ભૂલાય ભગવાન ભૂલાય તો મોટો નો હે એ જ્ઞાન રહેવું જોઈએ પછી વૈરાગે બધો કોઈ પણ પદાર્થિ એ અરુચિ એટલે ભૂખમો તો પડે મકાન માં રોક ન રોક પણ અરુચિ રેવી જોઈએ અરુચિ થવી જોઈએ અરુચિ નથી ક્રિયા માં ભગવાન ન ભૂલાય તો એ ભક્તિ છોડીને ભાગી જવાય ઠીક કલ્યાણ છે ત્યાગી છે ગ્રસ્ત નથી ગ્રસ્ત ને આ બધા સાધન પ્રભુ આપ્યા છે છોડી દેવાના છે છોડવાનું એ કઈ નથી અરુચિ આત્મા ને બંધન કરે એવું બંધન ન જાય પ્રશ્ન એક એક ઉભો થાય ને ત્યારે એ ખબર પડે આંટી આવે ત્યારે આપણે આંટી માં આવી જઈએ આંટી માં આવડા છોડી ને ભાઈ ખરા પણ પાછો તે પકડાઈ ગયા છોડીને ભાઈ ગયા દોડીને આવ્યું પાછળ થી પકડે એ પાછું પાછું મને ખબર પડે એ બધી